એક જાયાર ભાઈ એક જ અવતાર નરગતિ નો એક જ અવતાર ભાઈ અને જાનવરોના કેટલાય અવતાર જે ગયા તો કેટલા હલકા શરીર અંતે અહીં આવે છે એ દીક્ષા સંતુ નવ કળતો બોલતો નહીં રો દીક્ષા જૂનું જૂનું દીક્ષા ક્યાત કરે તો અમાર જ બૌદ્ધિ ને સુજ નવની ખોટી મને કીને રાગાપણ શરૂ કરો નથી એવા પરમાણુ ભેગા થયેલા પરિપક્વ થયું નથી એ પરિપક્વ થાય તેમાંથી અમાથી ઓછા થઈ જાય ભગાવડી માં અને ફળ આપવા સન્મુખ થયેલી પ્રાર્થના અને સન્મુખ થયા પછી ક્રિયા થાય ક્રિયા થાય જગન દેખે એ બધું ક્રિયા માણ ક્રિય મા કર્મ ફળ રોજિંદા જીવનમાં જીવન માં પ્રાર્થ કર્મ કરો આરંભ થઈ ગયો છે એક જગાએ એકવા કેવા ચાલે જે મેલ મારવા तेर तेर आगली सालेबीट बेलस तरीके तो आए जमाण तो आठ अवतार ना मानो खेती नियो भेग खेती नियु एक तो कड़ी સારવાર નથી કરતા બે હાજર ચાર ની બાકી બધું નથી થતીકણા બહુ ચીકણા બહુ અવતાર ભેગો થયેલો છે ઘણા અવતાર નો આ ફળ છે આ પૂરું નથી એવું આપણે ખબર પડે બાકી બીજા અવતાર લેવા દેવા નથી એ સિદ્ધાંતિક છે સમજ સમજાય બિલકુલ કરેક્ટ નહી પંચાવન રૂપિયા જેટલું પૂરી કર્યું પંચાવન રૂપિયા ને સાહેબ બાદ કરવા સવારે આવું કાયમ રહેશે અમારે મોકલી તો એવું નથી કે મારે મોકલી કહે થાય છે ને ખર કેટલું બધું આગળ ને એ ભોગવાન નથી ગમતું કંટાળી જાય ના કરેવાનું આવે જમવાનું કણ હમ કુળાદી કંટાળી એને ગમે ગયા બધું રાજા રહે <talking> <tum entitlement> રાજા કરેનારી વર રાજા સરકાર સરકારી કાયદો કરેલો નામનારી ગાય સાંજે જેમ વર રાજા હા કાયદો હતો બધો આવે તો હે સિત્યાસ ટકા ઉપાદાન કહેવાય અઢકા ઉપાદાન કહેવાય એટલે જેટલું ટકા ટકાવારી થઈ જાગૃતિ એટલું એનું ઉપાદાન કહેવાય એના અધિકાર કહેવાય અધિકાર કે જાગૃતિ વધતી જાય ને આ સરળતા વધતી જાય તો જોખ માર્ગે છે એને તેવા મળી આવે સાધન પેલા ભાઈ ને એવા આવે તો દાદા ઉપાદાન સારું હોય અને જાતે સાથે જો સરળતા હોય તો જ્ઞાની પાસે ઘણું કામ કરી જાય ના એને મળે તો મળીતા હોય એટલે એટલી સરળતા જોઈએ જેમ જાગૃતિ વધારે એટલી સરળતા જોઈએ કે બાળક કરતા વિશેષ સરળતા જોઈએ કે રૂજુતા બીજો અહંકારી હોય તો એને શું સરળ ને શું એટલું અહંકારી અહંકારી અહંકાર આપડે શું નુકસાન છે આપડે મોજા વધતો એવા અહંકારી દેખાય ને અહંકાર વધી જાય એ કઠોરતા અહંકાર હોય કે ના હોય એ માનેલું હોય પ્રત્યાઘાત પડે પોતે અહંકારી હોય હમા દેખાય અહંકાર જ્ઞાની પુરુષો ની અહંકારી હોય એમાં કોળું ચોખ્ખું હોય પિયર હોય એમાં અહંકાર હોય ને દૂર કરવાનો ઉપાય શું ક્રોધ ને દૂર કરવાનો ઉપાય દૂર કરી શું કામ કામ ના લાગે છે ઉપર કેમ નાખે ને એ છે ને ક્રોધ નુકસાન નહીં કરતા એટલે લોભ નુકસાન કરો લોભ નો રક્ષણ છે લોભ નું રક્ષણ હા લો બધી દુનિયાનો લોક ખરો એ લો છોડે માન નો લોભ રહે શું રે માન લોભ રે હા સારા થાય ગરમ ના થાય એક જ દવા દવા મળી જાય એકાંત જ્ઞાની પુરુષ મળ્યા પછી તમારે જે બાકી રાખવું હોય કઈ દેજો રવાય દેહ ની હાજરી હાજરી પછી નિર્વાણ થાય ઉદય કરે હા નઈ પણ મારું કેવાનું એમ દેખાય ને દેહ એવું આ બધા સાધનો પસંદ નથી લાગતું બહાર જવું છું ત્યારે પસંદ લાગે વાતે વાત આપણે બીજે વિચારક છે એને ના કામ લાગે વિચારક અને સંસ્કારી ઘર માં જન્મેલી હોય તો કામ લાગે સંસ્કારી ઘર માં હોય પૈસા સાથે લેવા દેવા નથી નીચ જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ કેવળ જ્ઞાન જેટલા જેટલા અંશે જાગૃત થઈ એ ઉપાદાન ઉપાદાન કેવ જ્ઞાન નો નીચેનો ભાગ બધો ઉપાદાન કહેવાય નીચે નિમિત્ત ક્યાંથી સારા કામો નથી હોતું જેથી સીમિત સારા કામો જે દુર્લભ સુલભ થાય મુશ્કેલી છે સુલભ થઈ ગઈ તો આપડે કલ્યાણ થઈ ગયું દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ નથી દુર્લભ દાતા દુર્લભ દાતા દુર્લભા થઈ ગયા છે ઇકો થઈ જ છે એવું મોટું દેખાતા દેખાય બીજા ગુણો દેખાય ને આ દેખાય એવું સ્પેશિયલ દેખાય એટલે આપડે જોઈએ નહિ તો કઠોરતા આપડે ધોવા ગયા છે પણ સરળતા થવા માંડ્યા સરળતા સર હતા ગયું વધારે પચાસન બઉ ચેકાઈ ગયેલું બીજું નહી પછી એ ઉગી નહી ગયું અહંકાર ના હોય અને જેટલો લાભ થાય એટલો ઓછી બુદ્ધિ વાળી લાભ ના થાય આપડે ચંદીરામ ને ચંદીરા ખુબ લાભ કલાક કલાક બધા અહિયા મને દેખ્યું બોલ્યા આનંદ કેસ ટપકે છે તો અમૃત રસ ટપકે છે એમને જાય નઈ આ છોકરો જતો મારી મારતો બંધુ આ ગાયો બેસે ડબ્બા પૂરે છે આ ડબ્બા જ છે બધા સ્કૂલો બોલો એમય આતેં છે ને તો કોને સંભી જાય ઉચ્છી કરી ને એટલે ગાયો ગજન ના દેજે પાકી ગાળી કરે આ ઓને ઓકેં કીધું નું ગલવાનું એ પેપર આ ઓફિસ માં ટાઇપ મે ગલવાનું હા દવા આતે છે બજો ના આખી ને ગલવા હે બંધ ને ખબર બધા એમને થાય વાંચે વાંચે એકલા થી તો પછી વિરોધ કરનાર વિરોધ ચાલે ક્યાં સુધી આવે ચાલે એટલે લોકો કાલે સરળ હોય એ કોઈ વાગે વિરોધ કરવાની જાણી ખુશ હોય આવે ને બધા ભાવિ ની વાત છે પ્યોર ભાવી ની વાત પ્યોરિટી હોય ને આખા કદી રીતે યતીઓ છે તે બાદ ઊંચું સંસાર નો પાર પામે તેણે મુનિ આત્મા નું જ્ઞાન જાણે સંસાર નો પાર પામે એ હતી પણ એ પાક મુનિ કરતાઓ જેમ ઉદય કરનાર હતી ને ઉદય કરનાર એટલે મૂળ પુરુષ હા પણ તે એ પુરુષો હોય ઉદય કરનાર જુદું વ્યવસાય જુદી ગાડીઓ બે બીજા સાધુઓ ને પેલા જે ગાડી અમને વ્યવસાય આપડે ભૂતગળ જ છે આત્મા અમા નહિ કોઈ અને આ બધા જે જાણે છે એ આત્મા જાણે રાદેશ માં ભાઈ ને! હાથે રાખ દે અહંકાર ને રાખ દેશ दादा पे वचन वाँचे कृपाण देव मैं बराबर बैसी गयो केव हेतु अनंत काल सुधी भव हेतु निवृत्ति भवनिवृत्ति रूप थो जात्यार कर भवनिवृत्ति रूप थक दर्शन एने नमस्कार किया થઈ ગયો દ્રષ્ટિ દેવગતિ દાદા પૂછે છે આપડે કે દેવગતિ માં જવું છે કે મોક્ષ ગતિ માં જવું છે માંગવાની જો વાત આવે તો મોક્ષ સિવાય બીજું શું માંગવું ચોક્કસ દેવગતિ નો સુખર ભોગવા જવું નથી દેવગતિ નો તો તારે જાકાર મોક્ષ ની વાત આકાર માં હોય ને હાથ ખાનાર જાય જાય ને એને નામ નામ ચાક્યા પેલો કદા પેલો જોયા પેલો આવ્યું છે આયોજન મારે આવું બિચારા ને કેટલો આનંદ થાય કાગળ અને એને આપણી પછી એની પછી એમાં રૂટીન માં મૂકીએ એટલે રૂટીન તો એવું જ છે ને આગળ ઘટી જાય લોકો તમારે દાદા જોયા તા ફરતા તા કે શુક્રવારી કે શુક્રવાર ફરતા મેં જોયા તા કે ખરાબ લાગે ને લાગે શુક્રતા દાદા મારું નામ ના બોલો એ બોલો મારું નામ રાજગીરે ઓળખવાનું સાધન બધા આપેલું ઓળખવા નાતા તમે જુદા એના માલિક આ શરીર મારું છે મારું કે નરો માલિક હોય ના ભાઈ તમે જુદા નથી જુદો એટલે જોડ પડે તો ભાગ કયો અને મારો ભાગર છે બોન્ડ નાખી ન ના થાય ને ઝેડા પછી રોજ ઝગડા એવું આ રોજ ઝગડા ચાલો બધા કેમ નથી કાઢી નથી કાઢતા નામ લઈને ફર્યા નાગજી ભાઈ પછી જવા દે જાઓ કે આવે જે કર્યું ને એ બધું જપ્તી ભોગવ્યું આપડે જોયે કઈ જોડે તો આપડે સારું કર્યું ભાઈ રાત સારું છે એટલું જોડે આવે બીજું ના આવે વાત ના કરવી ગમે આ ભાવ કોને જ ના થાય ખરા પગડે નહી ખરા વિશાળ ના આવે એવું થઈ જાય ત્યારે આ જાય પછી ચાલ્યા કરેલા પછી હું કોણ છું ખબર પડે આખો દાળવે રહ્યા કરે નિરંતર સમાધિ જોઈ તો બાળક છે આપડી નિરંતર સમાધિ દાળ પડે તો આપડી સમાધિ ના જાય એવું જોઈએ નથી ભાઈ હતો ને એક બીજા એક ચલાવો તમે શું ચલાવો છો ભઠ્ઠો છે ઈટો નો ભઠ્ઠો છે ઈટો નો ભઠ્ઠો છે તમારે હું આપડે નું વખત આપણું ધાર્યું થતું હોય તો પછી થઈ જાય હા તો બીજી સત્તા કરે છે બીજી અરે આપડે આ રે ભઠ્ઠા પર જવું હોય આ રે ભઠ્ઠા પર જવું હોય તો જવાય અને કાલે તબિયતું હોય બીજું પોચ્યું હોય તો જવાય બધા ભેગા થઈને કામ કરે છે બધું પોસરું હોય તો ખેતી માં બધું પોચરું હોય તો ખેતી માં અહંકાર કેવાય આ કામ કરે છે સંજોગો બધા કામ કરે બધું થઈશ અને આપડે અહંકાર કરીએ સાતી કાયદો કરીએ દસ લાખ કમાયો પછી કોર્ટ ગઈ તા કે ભગવાન બધા ચિંતા વાળા કરા અહી ચિંતા વધુ રહીશ કે એવું બધું છે શું છે ધંધો સારો સારો હતો ઉડતો સારો સારો ચિંતા કરે ને ધંધો બગાડે ઉડતો ઘર નો કોન્ટ્રાક્ટ નતો મને પાન પટ્ટી નોકરી ગાવાનું એમને એવું પાન પટ્ટી ખોલવી પણ નોકરી ગાવાનું એવું વાંચ્યું હતું ને પણ પછી ઘર નો ધંધો થયેલા પૂરી કહેવાય વેદના ઉપરી કેહિપ જ્ઞાન ભગવાન મિત્ર રખાય મારે હું દાદા ભગવાન મતલબ જ્ઞાન લેવાની ઈચ્છા થાય કે માથાજી લાલ છે એને દરેક કામ થયા કરશે સમજ ને તો એવું છે જાતે કમાય ફૂન કમાય છે મજુ આપો દ્વારા એ કમાય છે એ તો એવા જ છે આપણા વડીલો હોય એમનું પુણ્ય થી આપડે કમાતા હોય ના એનું કોઈ પુણ્ય ની કોઈ કમાય નઈ તો ભાઈ છે મારું કુંડનું દુખવું ઘડિયાળ કે અહંકાર બધો વધી ના જાય એટલા માટે આપડે અહંકાર વધી ના જાય એટલે અમારે બાપ દાદા એવું બોલે આગુ બાજુ નહી તમારી તમારે તો કેટલું પુન હતું આડામાં લોકો કેટલું બધા દેખાડે ભાઈને દીવા ના દેખો તમે હમ ને એ પૂંછાઈ ના સેવાય પૂંછાઈ ને સદા આપડે ખોટા કેવાય ને બાપ દાદા કોઈ કોઈ કહ્યું હા હિસાબ જ છે હમવાનું બીજું લાગતું વસ્તુ નથી મા બાપ તરીકે લાગતું હતું હિસાબ રમવાનું શું કરવાના ચુપાઈ જાય શું કરવા આપડે તમે પાપ બંધાયું હોય સુખ આપો અને દુઃખ જોયું ન્યાય તમારે કોઈ આપણું નામ ના દે અને મોક્ષ્યા જવું હોય તો પોતાની જાતને જાડો કે હું કોણ છું વાંચી જઈશ તમને કદું કેગટ થયેલા છે પ્રગટ થયા છે ચૌદ લોકો છે આ શું છે પછી ફર બીજી રીતે કેશ બેંક શોધ અને પછી અમૃત બિંદુ ટપકે નહીં આઠ મિનિટ ની ઉપર થાય એટલે અમૃત બિંદુ ટપકવાનું શરૂ થઈ જાય એટલે વધારે કરવાનું ટાઈમ ના ટાઈમ વધારે હોય તો પચાસ મિનિટ કરવું નહિ તો આઠ મિનિટ ઓછું ના કરવું આઠ મિનિટ મળે ના મળે અને બધું પૂરો થઈ જાય સમાપના છે બધી કોઈ કામ કર્યું બાકી છે બધી શાસ્ત્ર હાતી વસ્તુ બતાવી પછી તમને બીજું આપીશભાઈ છેલ્લા છ મહિના છેલ્લા છ મહિના હવે એમાં બહુ બીક ભરી જાય છે એટલા માટે તમારી આજ્ઞા લઉં કે એ મશીન છે ને ખરીદવું જ નથી બરોબર ને લોકો માથું બરોબર ને તો સીધો સિલાઈ ધારો કે પ્રકાશ સ્વરૂપ જે જીવ થાય એને પોતાને ખબર તો પડે ને આ સ્વાભાવિક સુખ અંતર છે પોતાના પાર આગળ સુખ છે આ સંસારી ઈચ્છાઓ થી બધું આવરણ આવ્યું છે તે ઈચ્છાઓ ઉડી ગઈ તવી ઉડી ગઈ એટલે પછી સ્વાભાવિક સુખમાં નિરંતર સુખમાં પરમાનંદ નો અને પોતે જે હું જોઈ રહ્યો છું આખા જગત ને એ જાગૃતિ હું જોઈ રહ્યો છું બધું દારૂ પીધેલો માણસ હોય લાલ મોટા શેર ભરાતા હોય રાત્રે જરા પીએ જરા આરામ માટે જરા કાલી પીધી હતી શું થાય નહીં રે એવું આપડે છે આ મારા સસરા બાબા સસરા માસ કાકી ઉતર્યો હોય ને તે પાછ પો કે આટલો ઉતર્યો હજુ ચડેલો છે કેટલો સડેલો છે કેટલો ઉતરે એવું ખબર પડે અત્યારે તને ખબર પડે જુદો પૂછે છે કે સંસાર જાગૃતિ અને આત્મજાગૃતિ એ બેનો ડિફન્સ શું સંસાર જાગૃતિ આત્મજાગૃતિ મોટો મોટો આરામ કરવાનું રાખે અને પેલી જાગૃતિ પોતાના હોમડીમાં ભયરો કરે બંદર ભયરા કરવાથી સુધી તો કે ભયરા કે ઉનાળાના જાગૃતિ જો સરળતા હોય તો પેલી જાગૃતિ કેવી જાગૃતિ પેલી જાગૃતિ હોય તો સરળ થાય અને ત્યાં ઉમે